સમત સમ જ નહીં પ્રેમ રસ અખંડિત ઉભરાય મહીં શુદ પ્રેમી પૂર્ણયોગી શુદ્ધ પ્રેમી પૂર્ણ અયોગી અહમ શૂન્ય જગત જોગી અહમૂન્ય જગત જોગી સત્ય અવશેષ સત્ય અવાશે મોક્ષ પ્રદાન રશેષ પ્રદાન મા કદી ખોર કાઢે નહી ખોર કાઢે નહી દાદા ને દોષ કોઈના દેખાય નહીં દાદા ને યુષ કોઈના શેખ નહીં જૈન કોઈ અપેક્ષા જ નહિ જૈન કોેક્ષા જ નહીં એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાર્યો નહીં હે સુધ પ્રેમ મોક્ષ ભો કહી પ્રેમ યોગી પરમાત્મા પ્રેમયોગી પરમાત્મા સમી સરમાત્મા aatvi sarvaatma swano લૂટાય નહી આનંદ લુટાય નહીં ખર્ષે મધુને વધુ ભરાય મહીં ય મહીં શબ્દ મા સમજાય શબ્દ મા સમય નહીં પ્રેમ રસ અખંડિત ઉભરાય મહીં મહિ દાદા પ્રેમી નવનીત દાદા પ્રેમી નવનીત ભરત શુદ્ધ સમીત ભરત શુદ્ધ સમગી કેન્રના મનમિત કેરના મનમિત ગાયનુ સંગીત ચાર પક્ષ ઘર મહી સાર પોક્ષ ઘર મહીં પ્રતી ક્ષણ દાદાજ હજર અહીં પ્રતીક્ષણ દાદા જૈન કોઈ અપેક્ષા જનહી જૈન કોેક્ષા જનહી એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાર્યો પ્રેમ મોક્ષ ભાડિ અહી પ્રતી ક્ષણ દાદા હાજર પ્રતી ક્ષણ દાદા હર અહી જય સચ્ચિદાનંદ હલો ભૂલો પોતા ની જો નારા જગત માં થઈ શકે ભગવાન ભૂલો પોતા નીચ જો નારા જગત માં થઈ સકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન ફરીથી તે ભૂલ જાગ જાગૃત હોય ભગવાન जे देहना मालिक नहीं वी पे मालिकी भाव ने देना मालिक नथी वाणी पे मालिकी भाव ना मालिकी मननी થયા રાગ ભાવ સ્વભાવ ઇજા માલિકી મનની થયા વિત રાગ ભાવ સ્વભાવ ગને ગરી જુએ ખુદની તે સવરી સમય કી દૃસ્તી ને ગારી જુએ ખુદની તે સવરી સમય કી દૃસ્તિ પરયા નાના ગુણા જુએ તે અવરી છે મિથિયા દ્રષિ ના ગુણા જુએ ते अवरी छे मिथिया दृष्टि भूलो पोता जो नारा, जगत मा थी सके भगवान ओ पोता जो नारा जगत मा थी सके भगवान થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન जे पोताना जुए दोसो, जगत तेने दि छोड़ी आना जुए दोसो, जगत तेने दीये छोड़ी जाना दोस देखे छे, त्या सुधी जीवती जाना दोस देखे छे त्या सुधी जीवती होडी करुणा राखवा जेबू जगत छे दंद करसो नहीं राखवाजे वगत छे दो नही नजूए को ते दादा पूर्ण ज्ञानी अई नजू को दोषित દેદાદા દાદા પૂર્ણ જ્ઞાની અભય ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન લોપોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન તિ થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન જગત દોષીત ખાશે त्या सूधी छ भटकवा गत दोसित देखा से त्या सूधी छे भटकवा बधी छे कर्म पोटलियू निकाले शे स भगवंत हूँ इचे कर्म निकाले से बुलो जो नारा जगत म थी सके भगवान पोता नीजो नारा जगत म થઈ શકે ભગવાન ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન જય સચ્ચિદાનંદ મંત્ર ફરી જ બોલે છે નમો વિતરા ગાય નમો વરિહતાણ નમો સિદ્ધાણ નમોઆયણ નમો વઝાયાણમ નમો લોયે સૌવસાહુણ એસો પંચન મુકારો સૌપાવપનાસણો મંગલાંચેસી પડમ હવે મંગલ ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ શું વાત કરીશું બોલો મહાત્મા बोला। हलो बधाने अंदर सुद्धार्थ मू पुम्रा बेन ने जे कई संसार न प्रोब्लेमता तो सोल्व थी गया बीजा फूल नहीं जुटनी फूल जो तरत उकेलाल आई गयो તમે પેલા સાંભળેલું કોઈ પાસે આ પદ હા હા પણ કોઈ ને ગાતા સાંભળેલું ને સાંભળી લેજો જરા કોઈક વાર રાગ રાગ આવી બધાને શું થતું હતું આ ગાતા ત્યારે બધાને જયારે પૂછજો શું થતું હતું પોતાની ભૂલ છે એવું જો સમજાય ને તો કામ નીકળી જાય આ તો ઠીક છે આ તો નાની વસ્તુ છે પણ ઘરમાં અથવા આપણે જે વ્યવહાર છે ઓફિસ કે જ્યાં ત્યાં ત્યાં આગળ જ્યારે આપણને દુઃખ આવે છે કે ભોગવટો આવે છે ત્યારે આ પોતાની ભૂલ છે એનું પરિણામ છે એ વસ્તુ જો યાદ રહે તો બહુ પ્રગતિ થાય શરૂઆતમાં તો બુદ્ધિ પ્રતિક્રમણ કરવા ના દે મારી ક્યાં ભૂલશે એણે આમ કીધું તું ને મારો વાંક જ ક્યાં છે એને આમ બોલવાની જરૂર જ શું છે મેં તો સીધી રીતે પૂછું તું ને ટીપિકલી આજે હવે ઘણા ખરા ઘરોમાં જોવા મળે છે સેકન્ડ જનરેશન આવે દીકરાઓ આવે સાસુ સસરા વડીલો હોય માતા પિતા સાથે ફાવે ના ફાવે ત્યાં આગળ આ સિદ્ધાંત જો કામમાં લેવામાં આવે તો ઘણું કામ થાય ક્લેશ કંકાશના જે મૂળ કારણો છે એ અથડામણ થવાતી છે અને અથડામણ બે સમજણ મેચ નથી થતી એને લીધે થાય છે આપણી સમજણ આપણી અપેક્ષા આપણો અહંકાર એ સમાન અહંકાર સાથે ટકરાય છે એની સમજણ સાથે અથડાય છે એને મોક્ષે જનાર હોય એને જેને મોક્ષે જવું છે એને આ વસ્તુ સમજવાની છે કે મારે અથડામણ કઈ રીતે ટાળવી વેરી ઇમ્પોર્ટન્ટ આપણે બધું આ જાણીએ જ વાત છે કે નવું કાંઈ નથી કહેતો હું આ પદ અનેક વાર ગવાયું હશે પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે આ વસ્તુ કેટલી હાજર રહે છે અથવા ઉપયોગ કરીએ છીએ આનો એ બહુ અગત્યનો છે બહુ અગત્યનું છે ભોગવે તેની ભૂલ એટલું સાદું વાક્ય છે પણ એમાં તો આખો મોક્ષ માર્ગ સમાયેલો છે ભોગવટ આવ્યો હોય મારી ભૂલ ખલાસ અને મારી એટલે ફાઇલ નંબર એક નહીં વખતે આપણને સામાની ભૂલ દેખાય સામા દોષિત દેખાય ખરો પણ પાછું રીસેટ થઈ જવું જોઈએ ઇટ શુડ કમ બેક સંજોગોને વાંચતા શીખીએ કે અત્યારે અનુકૂળ સંજોગો છે પ્રતિકૂળ સંજોગો છે આપણે ધારા પ્રમાણે થાય છે ધારા પ્રમાણે નથી થતું એ સંજોગોને વાંચતા શીખીએ તો વિતરકતા ખુલ્લી થશે ત્રણ પેપર કશું પ્રગતિ થવાની નથી એ થશે પણ બહુ ધીમે ધીમે સ્લો થશે એક બે અવતારી વિજ્ઞાન કીધું છે ને એટલે એક બે અવતારે થશે પણ કોઈને એક્સેલરેટેડ પ્રોસેસ કરવો હોય કોઈને ફાસ્ટ કરવું હોય આ અવતારમાં જ અનુભવ કરવો હોય તો મારે શું પુરુષાર્થ કરવો જાતે જ નક્કી કરવું પડશે કોઈ બી એક લઈ લો નાના નાના પુરસ્થ કેટલા બધા કરી શકાય છે મન વચન કાય કોઈને દુઃખ નહીં આપવું હા તો ખાલી વ્યવહારની વાત કરું છું કરો કે આજનો દિવસ અને મનનમાં રાખવા છે અને પછી સ્યાદવાદની બહાર જાય તો આપણે પછી અલર્ટ થઈ જવાય કે નહીં પછી પ્રતિક્રમણ એક ઓપ્શન છે અને સ્યાદવાદ શું નથી થતું એ સેકન્ડ ઓપ્શન છે બરાબર છે અને ઘણા ખરા મહાત્માઓ છે જ પુરુષાર્થમાં એટલે વાણી વર્તન તો આવી જાય એવું છે અને એ આવે તો પેરેલેલ પછી સ્યાજવાદ મનન બી એક બહુ મોટી વસ્તુ સમજવા જેવી છે સ્યાજવાદ મનન મનમાં કેટલા બધા આડાઅડા વિચાર આવી જાય ને આ તો સમજતો જ નથી આવા ટાઈમે કંઈ આવવાતું હશે આવો છે ને તેવો છે હવે એક વિચાર ક્રોસ થાય આપણા મનમાંથી પસાર થાય તરત આપણને ખ્યાલ આવો જે આ સ્યાજવાદની વાર પાછળ પછી વોલ્યુમ મોટો કરાશે હે બે ચાર જણા આ ના પાડે છે બરાબર છે ને જો એની પાછળ ના પાડે છે શું કરવાનું સ્પીકર નથી ચાલતું ખબર નહીં હોય સ્પીકર પાસે તો કે ચાલે છે એની પાછળના ચાર જણ મને ના પાડે છે જોઈ લેજો વૃસાદ તો બધા જ કરીએ છીએ આજ્ઞાનો આગમાં પ્રગતિ થાય છે અને જે આપણે પહેલું પદ ગયું ને પ્રેમ સ્વરૂપ છે બધું જેને કોઈ અપેક્ષા નથી એ બી પુરુષાર્થ તરીકે આમાંથી બોધ લેવો હોય તો લેવા એવો છે આ પદ માં મને જરા એ પેજ નંબર કહેશો જેને કોઈ અપેક્ષા જ નથી એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભળ્યો અહીં શબ્દમાં જે સમાય નહી પ્રેમ રસ અખંડિત શુદ્ધ પ્રેમી પૂર્ણ યોગી જગત જોગી એટલે આ દાદા માટે લખેલું છે કે દાદા એટલા બધા પ્રેમ સ્વરૂપ કોઈનો દોષ જુએ નહીં એ આપણે પુરુષાર્થમાં લઈ શકાય હું શું કામ પ્રેમ સ્વરૂપ ના થાવ આપણી પાસે જ્ઞાન છે જેને બીજી ચીકણી ફાઇલો કાંઈ ના હોય એટલે છોકરા છે ભણી ઘડી ગયા હોય લગ્ન થઈ ગયા હોય મકાન થઈ ગયું બધું થઈ ગયું સેટલ થઈ ગયું તો આ પ્રેમ સ્વરૂપ થવું એ પુરુષાર્થ તરીકે લઈ શકાય જુરુભાઈ ના લેવાય પ્રેમ સ્વરૂપ એટલે જે મને મળે એનું કલ્યાણ થાવ હું એને જે રીતે હેલ્પ કરી શકું હેલ્પ થ હવે એ પ્રેમ સ્વરૂપ નો ખાલી એક દિવસ પુરુષો લેશો ને પુરસાર્થ તો કેટલા આ નક્કી કરશો ને તો એમાં એટલા બધા પુરુષાર્થ તમારે કરીએ છૂટકો કારણ કે કોઈ અનાપ્ષના એટલે અંદર કેટલી સમજણ બદલવી પડશે કારણ કે બુદ્ધિ આપણા અભિપ્રાયો આપણી સમજણો ધમધમ ધમ કામ કરશે ત્યાં કલ્યાણ થવાનું એનું કલ્યાણ પ્રેમ સ્વરૂપ થવું ઇટ ઇઝ નોટ અ જોક આ બહુ હાયર ઓર્ડર પુરુષાદ કહું છું હા પચીસ ત્રીસ ઘણા બધા વર્ષોના પુરુષાદ પછી આ છે સત્સંગ આપણે ઘણા સાંભળીએ છીએ પુરુષાદ બી આપણે ઘણા કરીએ છીએ નક્કી કરીએ છીએ છેવટે આપણે જોઈ લેવાનું આપણી પ્રગતિ કેટલી થઈ એન્યુઅલ કંપનીઓ એન્યુઅલ રિપોર્ટ બનાવે છે કે ભાઈ આ વર્ષે આ કંપની આટલો પ્રોફિટ કર્યો કે આટલો લોસ કર્યો એમ આપણે આ વર્ષમાં આપણે કેટલી કમાણી કરી કેટલો પુરસાદ થયો કેટલી અંદરની નિરાકૂળતા વધી આપણે કઈ રીતે પ્રોફિટ લોસ જોશું ભાઈ મને અંદર નિરાકૂળતા કેટલી વધી મને વિતરાકતા કેટલી બહાર રહે છે મને જગત નિર્દોષ કેટલા અંશે દેખાય છે દેખાતું નથી ને બધાને દેખાય છે પણ કેટલા અંશે અને એમાં કેટલો સુધારો થયો કેટલો વધારો થયો એ આપણા માપદંડ ક્રોધમાનમાં લો થવાની જગ્યાએ ના થાય કે સંયમ આવી જાય માપદંડ એ બધા રાખીએ ટાર્ગેટ તો થાય અને એમ કરતા કરતા પછી આ આવે સ્વરૂપ એ પોતાનો અહંકાર કેટલો બધો નીચે ઉતરે પણ કઈક તો કરવું પડશે ને હાઉડયુ પ્રોગ્રેસ શ્વાસોશ્વાસ તો કરવું દાદા અનેક છે આ શ્વાસો શ્વાસ બધા તમારા શ્વાસ જીવો છો શ્વાસ વધે જ કે ઘટે છે આપડા એ શ્વાસ આપણા દિવસે દિવસે ઘટી રહ્યા છે દાદાના શબ્દોમાં એ તાર અથવા એ ભગવાન પદ કેટલા અંશે આપણે સિદ્ધ કરી શકીએ છે એ જોવાનું વ્યવહારમાં આપણે બધા ટાર્ગેટ રાખીએ છીએ વ્યવહારમાં એક વસ્તુ માટે આપણે નક્કી પણ રાખીએ જ છે ભાઈ છોકરાને અહીંયા એડમિશન આપવાનું છે અહીંયા લગ્ન કરવાના છે અહીંયા મકાન લેવાના છે અહીંયા પૈસા કરવાના છે અહીંયા બિઝનેસ કરવાનું છે અહીંયા આ કરવાનું છે અહીંયા તે કરવાનું છે એ નક્કી હોય છે એ પ્રમાણે આપણું બધું થાય જ છે વ્યવહારનું પ્લાનિંગ ફાઈનાન્સનું પ્લાનિંગ સંબંધોનું પ્લાનિંગ બધા પ્લાનિંગ આપણે કરીએ છીએ એના જેવું જ પેરેલ આ પ્લાનિંગ બી જરૂરી છે ઝડપી પ્રગતિ કરવી હોય તો અને એમને એમ હોતા ચલતા હોય તો હોતાય ચલતા પ્રગતિ તો થશે પ્રશ્ન એટલો છે કેટલી સ્પીડે કરવું છે અને આપણને ખુમારી આવે આ તો નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર અહીંયા ના હતા પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા હવે પ્રાઇમ મિનિસ્ટરના જે મેન રાઇટ હેન્ડ મેન પીએ હોય એ આપણો ખાસ ભાઈબંધ હોય તો શું થાય મધુસૂદનભાઈ હાઉ વી ફીલ આપણને કેવું લાગે બહુ સારું લાગે કોલર ટાઈટ થઈ જાય ને નો પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ કાંઈ કામકાજ હોય તો આપણું કામ થઈ જશે કાંઈ મુશ્કેલી આવે તો રસ્તો નીકળી આવશે આપણે તો યાર એમને ઓળખીએ છીએ મોટી ઓળખાણ છે કોલર ટાઈટ થાય કે નહીં વ્યવહારની વાત કહું સામાન્ય રીતે પ્રાઇમ મિનિસ્ટરની ઓળખાણ હોય તો કોલર ટાઈટ થાય છે તો આ તો ભગવાનની ઓળખાણ કરાવી આપી આપણે કેટલી કોલર ટાઈટ થવી જોઈએ હું તો ભગવાનને ઓળખું છું મારી સાથે રોજ વાત કરે છે આપણને ચેતવે જ છે નથી ચેતવું તો પ્રજ્ઞા ચેતવે જ છે ને આપણને ભગવાન મને ચેતવે છે મારી પાસે ભગવાન છે મને પ્રોબ્લેમ આવે હું ભગવાનને પૂછું છું કેટલી કોલર ટાઈટ થાય માણસની તો કેમ નથી થતી વાય જેવું છે સમર્પણ ની ભાવના નથી તો ભગવાન બી કેમ આપું છું તારી મેળા આવજ તું મારી પાસે તમારે સમર્પણ જ નથી કરવું અને બધી વાર્તાઓ જ કરવી છે તો તમે વાર્તાની જગ્યા રહેવાના જ છો પછી એની અંદર પછી બીજા વિચાર શું કરો છો કે તમે જોઈ લો કે તમે ક્યાં છો સમર્પણ જ નથી કરવું માણસને સમર્પણ નથી કરવું બુદ્ધિ દોડાવી છે ચોવીસ કલાક તો બુદ્ધિના આધારે રહો આધારે રહેવું તો ભગવાનને આધારે ભગવાન તો ચોઈસ આપી હતી દાદાએ તો આપણે ચોખ્ખું કહી દીધું છે કે મને ભજવાની જરૂર નથી મારી આજ્ઞા મારો જો બીએસસી થવું હોય ને તો ત્રણ વર્ષ હોય બારમાં પછી એન્જિનિયર હોય તો ચાર વર્ષ હોય બી ના ડોક્ટર સાડા પાંચ હશે એવી રીતના આક્રમ વિજ્ઞાનમાં બી જાણવાનું હોય ને એ બી અમુક વર્ષો માં શું કરવાની હોય પ્રાથમિક બધું જાણી લીધું બે પાંચ વર્ષ લાગે દસ વર્ષ લાગે સમજતા મેન જો જાણવાનું ને સમજવાનું હોય તો એ આપણી પ્રકૃતિ છે આપણી ફાઇલ નંબર વનને ખાસ ખાસ ખાસ સમજવાની છે ઓળખવાની છે અને એ જેટલી સમજાશે અને ઓળખાશે એટલી એ શુદ્ધ થતી જશે અને એ જેટલી શુદ્ધ થતી જશે એટલે આપણી અંદરનો પરમાત્મા પ્રકાશ એની ખુલ્લો થશે કરું દાદા વારંવાર કે છે કે પુસ્તકો બહુ વાંચવાની જરૂર નથી પણ આ મન વચન કાયા રૂપી પુસ્તકને વાંચવાની ખાસ જરૂર છે આપણી પાસે જોવાની વાંચવાની સમજવાની શક્તિઓ છે પણ એ બધી બીજાને ઓલાએ આમ કર્યું ઓલીએ કર્યું ઓલો આમ ને ઓલી પણ આનું શું શું એટલે જેટલો સમય મળે એટલું ખાલી આંખ બંધ રાખીને જોઈ લેવાનું કે આ શું ચાલી રહ્યું છે અંદર કેટલી છલ ઉપર નીચે પરિણામ આવે છે ગમતામાં ઉછળાઈ ખરું ના ગમતામાં ડિપ્રેસે થાય બધું જ થાય અને ત્યાં આગળ સુકામ થાય છે અને પછી તમે એના ઉપર પુરુષાર્થ કરશો તો એ નિમિત્તે થઈ જશે આ જ્ઞાન કૃપાથી મળેલી વસ્તુ છે આપણે કંઈ શુદ્ધ કરીને આવ્યા નથી આપી પ્રકૃતિ એટલે દાદા બી કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા પણ આ ગલ એને ચોખ્ખું કરવાનું બાકી રહ્યું જેને આપણે ફાઇલ નંબર વન કહીએ છીએ એ જેમ જેમ ચોખ્ખી થશે એમ એમ એની મિત્તે પરમાત્મા પ્રકાશ બી ખુલ્લો થશે અને આપણને આનંદ આવશે આનંદ આવે જ છૂટકો એક કલાક તમે ઉપયોગ પૂર્વક કાંઈ પણ કરો તો તમને આનંદ ઉભરાશે જ ઉપયોગપૂર્વક એટલે તમારું ચિત્ત હાજર છે તમે આત્મા સાથે તાર જોડાયેલો છે કારણ કે આત્માનો સ્વભાવ જ સુખ છે આત્માનો સ્વભાવ જ આનંદ છે બરફનો સ્વભાવ ઠંડો છે હવે બરફની લાદી મૂકી દીધી હોય પંખો હોય તો આપણને ઠંડી આવવાની જ છે દૂર હશો તો પવન નહી આવે નજીક આવવાનો જ છે હવે એ આનંદ આપણો કેમ અવરાય છે આપણને આનંદ તો છે જ નથી એવું નથી બધાને આનંદ છે પણ આનંદ કેમ અવરાય છે એની તપાસ કરી આવરણ તો બધાને આવવાના પ્રકૃતિ છે ભરેલો માલ છે દાદાએ તો કીધું ને માઇનસ માર્કવાળાને આપી દીધું છે એટલે એ તો રહેવાનું પણ એના પર દ્રષ્ટિ જતી જશે કે મને અંદરનો આનંદ જોઈએ છે તો આનંદ અંદરનો મળશે અને એકવાર જે અંદરનો આનંદ મુન્યો અનુભવ થઈ ગયો ને પછી ત્યાં જ વારંવાર એ લેવાનું મન થશે અને એ મન થશે એટલે ઓટોમેટિકલી બહારનો જે ડિસ્ચાર્જ મો છે એ પણ ઇઝીલી ઓછો થતો જશે ડિસ્ચાર્જ હોય ખાવાનું પીવાનું પિક્ચર મોજો એમાંથી સુખ આવે જ છે ને અંદરનું સુખ ચાક્યા પછી બારમાંથી સુખ લેવાનું ફીકું થઈ જશે બંધ ના થઈ અને થાય કે હવે વારંવાર આમાં ને પડી રહેવા જેવું છે એ સ્ટેજમાં આવવું બહુ જરૂરી છે અને એ આવ્યા પછી પછી આગળના ફોર્સફુલ પુરુષાર્થ જેને કહેવાય તીવ્ર પુરુ એ તીવ્ર પુરુષાર્થો પછી ચાલુ થશે વાઇફ ડાય ઘર પ્રોબ્લેમ થઈ અથડામણ થતી હતી હવે અથડામણ અમારે ઓછી થઈ ગઈ કારણ કે હંકાર ડાઉન જાય એ વ્યવહાર સ્ટેબિલાઇઝ કરવા કરવામાં જ ઘણું બધું વપરાય જાય પછી અંદરનો પ્રકાશ વધારે ને વધારે ખુલે એ વસ્તુનું ઘટે અને થશે ક્યારે કે એનો અનુભવ થાય તો જ એક કલાક ઉપયોગમાં રહું અને મને ઉલ્લાસ આવ્યો એમ ખબર પડી તો પછી વધારે બીજો એક કલાક રહેવાનું મન થાય પછી જ કલાક ઊભો થાય અને પછી માથાકૂટ થતી હોય તો જવા દે છોડી દે ક્યારે પોતાનું પોતાપણું છૂટશે ને તર પોતાપણું છૂટે એવું છે નહીં અત્યારે જે અથડામણ કૂટામણ બધી છે એ પોતાના પોતાપણાની જ છે આમ થવું જોઈએ વેરીકલ્ટ જ્યારે ઘરના કોઈ સાંભળતા નથી સમજતા નથી કેટલું એને હું કહું છું કેટલી મેં એને વાત કરી ટીપિકલી આ ઘરમાં હોય છે છોકરા હોય ને ત્યારે એના છોકરા હોય હસબન્ડ વાઈફ હોય વડીલો હોય સાસુ સસરા હોય જે બી હોય જયારે વાણી કામ ના કરે ત્યારે ખાલી ભાવના કરવી એનું કલ્યાણ થાવ અને આનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો મેજર પુરુષાર્થ મેજર પુરુષાર્થ છે જેને ટ્રબલ હોય એને હા ટ્રબલ ના હોય તો પ્રોબ્લેમ નથી એને ટ્રબલ ના એને સૌથી પહેલા કહી દીધું પ્રેમ સ્વરૂપ થવું છે નક્કી કરો જાઓ કઈ કામ ધંધો નથી કઈ મેજર કરી તો જો એક દિવસ ખબર પડશે પણ મજા એ બહુ આવશે પોતાનો અહંકાર જાય અને એનો જે સ્વાદ ચાખવા મળે ને બહુ મજા આવે એમાં પોતાની પ્રકૃતિ ઓળખાય પોતાની કચાશો દેખાય અને પોતાની એક ભૂલ દેખાય ને તો માણસ તો ખુશ થઈ જાય ઓ હો હો મારી ભૂલ દેખાય હવે ભૂલ જશે અને ભૂલ જશે એટલે હું વિતરાક થઈશ આપણામાં જેવો આત્મા વર્તે છે તે આત્મા મારામાં વર્તાઓ બોલીએ છે કે નહીં ખાલી બોલવા ખાતર વેર ઇઝ ધ ઇન્ટેન્સિટી એ ભાવના ઊભી થઈ એટલે બધા ના થાય આ તો ખાલી વાત કરું છું પણ એ કેટલો મોટો ટાર્ગેટ છે આપણામાં જે વાતમાં વર્તમા નથી ચાલતો એમ નથી કેતો હું ક્ષણે ક્ષણે સલાહ સર્વતા સ્વ સત્તામાં રહી સ્વ સત્તાનો ઉપયોગ કરું કેટલી મોટી વસ્તુ છે પછી બોલતી વખતે બોલી લીધું પછી થ્રુઆઉટ ધેસમાં કેટલા લોકો શુદ્ધાર્થમાં જોયા પછી પ્રતિક્રમણ કરે છે બોલો શુદ્ધાર્થમાં જોવાનું ચૂકાય જાય પછી પ્રતિક્રમણ કરે છે અમે દાદાને સિન્સ વેર ઇઝ ધ સિન્સ તપાસ આપણે બધા એક જ છે હું કંઈ તમારીથી સુપીરિયર છું એમ નથી કહેવા માગતો આ મેં જ ઇન્ટ્રોસ્પેક્શન કરેલું છે અને મેં જ નક્કી મને બી રિઅલાઈઝ થયું છે કે યસ દિસ ઇઝ વેર આઈ નુ ઇમ્પ્રુવ એટલે હું તો ખાલી શેર કરું છું કે આ પુરુષાર્થ હું કરું છું અને કરવા જેવા છે પ્લીઝ પ્લીઝ પ્લીઝ આપણે કોઈના શુદ્ધાર્થમાં જોઈએ કેવી રીતે જોવાના કારણ કે આપણે એ વ્યક્તિને જોઈએ એટલે એના બધા દોષો ગુણો બધું નજર સામે આવી જાય છે હવે એના શુદ્ધાર્થમાં કેવી રીતે જુઓ તમે આવરણ તો બહુ બધા આવી જાય છે જો હવે શુદ્ધાર્થમાં જોવું એટલે કેવું છે એક પ્રકારની સમજ છે આમ તો એટલે શરૂઆત કઈ રીતે કરાવ બે રીત છે જો આપડે મંદિર માં જઈએ કોઈ બી મંદિર માં જાઓ ભગવાન મૂર્તિ સામે ઉભા પછી આપણે સામાન્ય ભાવે શું કરીએ દાખલા તરીકે કૃષ્ણ ભગવાન મૂર્તિ હોય તો આપણે જોઈએ અમારી વાત જવાબ આપું છું કૃષ્ણ ભગવાન મૂર્તિ હોય તો આપડે બોલીએ ને કૃષ્ણ ભગવાન નમસ્કાર કરું છું જે ભગવાન હોય એનો છે તો પથ્થરની મૂર્તિ પણ આપણે આરોપણ શું કરીએ છીએ ભગવાન છે અને પથ્થરમાં ભગવાનને હું નમસ્કાર કરું છું એવી જ રીતે આ બધી વ્યક્તિઓ જે છે એ બધા જીવ છે એની અંદર આત્મા ખરો કે નહીં એટલે એવી જ રીતે એની અંદરના શુદ્ધાત્માને હું નમસ્કાર કરું છું તમારો પ્રશ્ન હતો શુદ્ધાત્મા જોવા કેવી રીતે એમાં જે સમજને આરોપણ મૂકે છે પથ્થરની મૂર્તિમાં એવી જ રીતના આ સજીવન એની અંદર બી એ તો છે જ એ તો આપણને અનુભવથી કન્વિન્સ થયા છે આપણે એટલે એની અંદર શુદ્ધ નમસ્કાર એ સમજથી એ સમજાય દેટ ઇઝ વન ઓપ્શન સેકન્ડ ઓપ્શન જે અમુક મહાત્માઓ કરે છે તો કે દાદાનું નિધિ ધ્યાસન કે દાદાનો ચહેરો ત્યાં એના ઉપર સુપર ઇમ્પોઝ કરે વ્યક્તિ દેખાય ને એના પર દાદા બી દેખાય ચહેરો સાધારણ એમ એટલે એની અંદરના દાદાને હું નમસ્કાર કરું છું દાદાને આ આંખેથી તો આપણે વિઝ્યુઅલાઇઝ કરી જ શકીએ છે એટલે એ જ વસ્તુ ત્યાં સુપર ઇમ્પોઝ કરવાની એની અંદરના દાદાને નમસ્કાર કરું છું આ તો એક સ્ટેપ છે પગથિયા છે ખ્યાલ અને એ પગથિયાનું પ્રેક્ટિસ થતાં થતાં થતાં એ પગથિયાનું પ્રેક્ટિસ થતાં થતાં પછી જે ઓટોમેટિક અને ઓરિજિનલ જે છે ને એ ભાગ આવી જશે પછી આ પ્રશ્ન પણ પ્રયત્ન આપણે કરીએ તો પ્રયત્ન ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એવું લઈને આવ્યા છીએ કે આપણે જે જેવી રીતે તમે ઘણા આગળ વધી ગયા આજે કેટલા મહાત્માઓ છે બધા એસ્ટ લેવલે છે આજે પચીસ વરસથી કરતા હોય તો બી ઉપર લેવલે નથી પહોંચતા એમનું પોતાનું પાછળથી કર્મ ભરીને લાયા છે એટલે કે સા પ્રયત્ન નથી જો બે વસ્તુ છે એક તો ભરેલો માલ છે પ્રકૃતિનો એટલે આપણને બહારના ભાગમાં એવું લાગે કે એ લોકોનું કોઈ ડેવલપમેન્ટ નથી વાણી વર્તનથી પણ અંદરથી એ પુરુષાર્થ કરતા પણ હોય મારી સાથે કોઈ ગમે તેમ બોલી ગયું તો મને તેમ જ લાગે આ હું કઈ જાતનું મહાત્મા છે પણ એને ઘરે જેને પ્રતિક્રમણ કર્યા હોય એ મને ના ખબર હોય તો હું તો એ જ ફોટા લઈને બેસું ને આના માટે અભિપ્રાય લઈને બેસું એ જોખમ તો મારું થઈ ગયું કે નહીં એટલે અક્રમ છે ને એટલે અંદરથી બહાર ફેરફાર થવાના પહેલાં માણસને અંદર ફેરફાર થાય પછી બહારના ભાગમાં આવે વાણી વર્તનમાં આવે એટલે દાદા ખાસ કહેતા બહારનું વાણી વર્તન જોશો નહીં મારા મહાત્માનું બહુ ચેતવેલા દાદા ભગવાને કે મહાત્માનું વાણી વર્તન જોશો નહીં એ લોકો નિર્દોષ જ છે અને જેટલું આપણે બહારનું જોશું એટલું માર આપણે જ ખાવાનું ને હું એને દોષિત જાઉં એટલે મને એના માટે ચીડ ઊભી થાય મને ચીડ ઊભી થાય એને બોલવાનું મન ન થાય એટલે મેં જ બ્લોક કરી દીધું એની સાથે સ્મૂધ વ્યવહારનો લૂઝર તો હું જ છું પણ હું જો એ છોડી દઉં ચલો એ કરે છે એની પ્રકૃતિ છે એને નમસ્કાર એનું કલ્યાણ થો મારે શું કામ મારી વિતરકતા ખોઈ નાખવાની એટલે એ સમજજો પ્રવૃતે તો સામાનનું વાણી વર્તન આપણને વાગશે નહીં રસ્તામાં કેટલા અનાબ આનાડી લોકો હોય ચોર હોય દારૂડિયા હોય બિકારા હોય કેટલા લોકો સાથે અણગમો થાય છે પણ બીજસ્ટ પાસિડ ભાઈ ને બીજાનું જોવા કરતા આપણે આપણા ઉપર જો ફોકસ કરીએ તો કમાણી છે કારણ કે છેવટે આપણે આપણી પ્રકૃતિથી છૂટવાનું છે આપણને બહારનું કોઈ માણસ દુખ આપતો નથી યાદ રાખજો આ દુનિયામાં આપણને બહાર કોઈ દુઃખ આપતું નથી આપણને આપણી સમજણ અને આપણા કસાયો જ દુઃખ આપે છે ઘરમાં બધું લગર વગર કોઈ મૂકી દીધું હોય અને મને બધી વસ્તુ જગ્યા પર રાખેલી ગમે તો શું પ્રોબ્લેમ થાય મને દુઃખ થાય કે ના થાય આ જગ્યા પર મૂકતો આ જ્યાં આવે તો શર્ટ નાખી દીધું ના પેન્ટ બૂટ મૂકી દીધા ને હવે એ અને કોઈને એવી સિસ્ટમ ના હોય કોઈ ઇઝી ગોઈંગ બી હોય માણસ કે ઠીક છે હવે જ્યાં મૂકે ત્યાં મૂક્યું સજા સજ મળી જાય છે અને જ્યારે જોઈ છે ત્યારે તો શું વાંધો છે કોઈની એવી સમજ પ્રવર્તી હોય અને કોઈની એવી સમજ હોય કે ટીપટોપ હોવું જોઈએ બધી વસ્તુ જગ્યાએ હોવી જોઈએ બે સમજણ અલગ અલગ છે કે નહીં હવે જેની એવી સમજણ ઠીક છે હોતા હોય જ્યાં મૂક્યું તેમાં શું વાંધો છે તો હવે એને કેટલું દુઃખ થશે કોઈ ગમે તેમ મૂકશે તો વસ્તુઓ નહીં થાય જેને ટીપટોપ રાખવાનું છે એને બહુ દુઃખ થશે હવે દુઃખ કોને આપવું એને આપ્યું કે અંદરની સમજ આપી આપડે આંતરિક સુખ શાંતિ ની ખોજમાં છે કોઈ બાર સુખ શાંતિ ખોજ નથી આપડે વડોદરા શહેર ટીપટોપ થઈ જવું જોઈએ એવી આપણી ભાવના છે નો સર મારી અંદર સુખ શાંતિ આવી જોઈએ એટલે આપણી અંદર શાંતિ કેમ વધે એ જોવાનું બહાર તો નિમિત્ત છે મને ટીપટોપ રાખનારું મળે મને અપમાન કરનારું મળે બધું મળે એટલે એ નિમિત્તો છે આપણને સુખ અથવા દુઃખ આપવાના અને એને નિમિત્ત સ્વરૂપે જોઈશું તો આપણને અસરો ઓછી થશે ભગવાન મહાવીરને એમના કાનમાં બરું ઠોકાયું હતું જેને સાદી વારસામાં ખીલો કહે છે આમ તો હતું કાંટા જેવું હતું તો એને મારનારને ભગવાને નિર્દોષ જોયા હતા ભગવાન તો સાધનામાં હતા ઓલો ગવાડ્યો આવે છે ને કહે છે મારે જરા ઢોર જો છે કે સમથિંગ અને ભગવાન તો ઠીક છે પછી ઓલો આવીને જતો રહેતો કે જતી રહી તે જોયું નહીં સાંભળ્યું કેમ નહીં મારે છે હવે એ વ્યક્તિને ભગવાન નિર્દોષ જોયે છે આટલું મોટું વસ્તુમાં તો આપણે નાના નાના વસ્તુમાં નિર્દોષ જોવાય કે ના જોવાય મને જમવા ના બોલાયા મને ફોન ના કર્યો મારી સાથે વાત નથી કરતા સો મેની થિંગ નાની નાની વસ્તુ કેટલું અસર કરે છે થાય ના થાય એવું પણ એને પાછું રિસેટ કરી નાખો છે જ્ઞાનથી ત્યાં જ આ પદ કામ આવે બોગે તેની ભૂલ બોગે તેની ત્યાં જ આવ્યું મને બોલાયું નહીં હશે મારો હિસાબ એવો વખતે બુદ્ધિ ઉછળી જશે દોષી દેખાડશે પછી એજ બુદ્ધિને જ્ઞાન થી વાળી લેવાનું તારે કરેલું હતું આપણે જાણે અજાણે એટલી બધી ભૂલો કુદરતના કાયદાની બહારની વસ્તુઓ બધી એટલે નૌકલમાં બધું આવે છે ને અમદુભાઈ કઠોર ભાષા વિશે હવે જાણે અજાણે એવી બધી એટલી ભૂલો થઈ રહી છે અથવા થઈ ગઈ જાય છે એના પડઘા તો આવવાના કે નહીં પનિશમેન્ટ એટલે એનું રિએક્શન તો આવવાનું ને હવે ભૂલ એક જગ્યાએ થાય છે અને એનું રિએક્શન બીજી જગ્યાએથી આવે છે મેં મારા એન્જિનિયરિંગ કરતો ત્યારે એક પ્રોફેસર હતા એને કાંઈ બહુ આવડતું નહીં કાંઈ અને બહુ અમને સ્ટુડન્ટ્સને હેરાન કરતા તો પછી જરાક થોડીક હું એ સ્ટડી કરું એને એવું પૂછું ને એ ગૂંચાઈ જાય આવડે કાંઈ નહીં એને એટલે આઈ વોઝ અ સોર્સ ઓફ ઇરિટેશન ફ્રેન્ડ્સ બધા કે બહુ સારું કર્યું બહુ સારું કર્યું એને તો મારી કમ્પ્લેન્ટ કરી હેડ ઓફ ડિપાર્ટમેન્ટને એટલે હેડ ઓફ ડિપાર્ટમેન્ટને બીજા પ્રોફેસરને કીધું આ સ્ટુડન્ટ પર વોચ રાખજો એ ખટપટીઓ છે કે નહીં આ બીજા બધા કે તારા ક્લાસમાં તો ઓકે છે કારણ કે એ બરાબર ભણાવતા હતા આપણે તો ભણવું હતું હું તો આગળ જ બસતો એટલે બધા સ્ટુડન્ટ ઇઝ ઓકે એટલે ઓલા ની કમ્પ્લેન ફેલ ગઈ પણ છતાં એને દુઃખ થયું પછી જયારે મેં જોબ લીધી ત્યારે ફર્સ્ટ જોબમાં મને મને સાહેબ એ કીધું તારે આજિનિયર સાથે કામ કરવાનું બધું શીખી લે છે બધું ત્યારે કોમ્પ્યુટર બહુ નવું હોય તો અમારે ભણ્યા લોકો એટી માં હવે એ મને બતાવે જ નહીં ગોળ ગોળ ફેરવે મને હું એને પૂછું સારાને સારી રીતે પૂછું ઇજ્જતથી પૂછું કે તું અહીંયા આવ ત્યાં આમ કર એમ બધું જ કરું પણ એ બતાવે નહીં કારણ કે એને મોનોપોલી જેવું હતું ત્યારે એના પાસે નોલેજ હતું જે બીજા પાસે નહોતું એટલે ઇ ડિન્ટ વોન્ટ ટુ શેર એમ એટલે મને પ્રોબ્લેમ થઈ જતો હતો એટલે મને પ્રોબ્લેમ હવે હું આ બુદ્ધિથી સોલ્વ કરવા જાઉં મારો શું પ્રોબ્લેમ છે મારો શું વાંક છે મેં એને શું હેરાન કર્યો છે વાય ઇઝ બિહેવિંગ વિથ મી લાઈક દિસ કેવી આવ કેટલા દ્વેષ થાય એના માટે આમ કરે છે એમને મફતમાં આવે નહીં હવે એટ એજ ઓફ ટ્વેન્ટી વન શું દુઃખ આપી દીધું હોય લોકોને કોઈ વ્યવહાર ચાલુ ના થયું હોય પછી મને યાદ આવ્યું પ્રોફેસરને હેરાન કરેલા એટલે પછી મેં એના પ્રતિક્રમણ કર્યા પ્રોફેસરના જાણે અજાણે દુખતા અપાઈ ગયું ને વોટ વે એના કર્યા તો ઓટોમેટિક એના સંજોગ બદલાઈ ગયા અને છૂટા પડી ગયા મેં એટલે કંપની છોડીને જતો રહ્યા એટલે ભોગો ચેન્જ થયો ભોગવે તેની ભૂલ આ રીતે જોવાનું છે ધ પોઈન્ટ ઇઝ ભૂલ એક જગ્યાએ થાય છે હું પ્રોફેસરને હેરાન કરું છું એના નિમિત્તે જ મને દુખાવે એવું જરૂરી નથી દુઃખ તો મને બીજા નિમિત્તે બીજા સમયે બીજા સંજોગોમાં આવશે આ તો ઇટ હેપન્ડ આજ છે કે જે હશે એક વર્ષમાં થયું દસ વર્ષ રિએક્શન આવે ને વીસ વર્ષ આવે અને જયારે રિએક્શન આવે છે ને ત્યારે આપણે વન ત્યાં શોધવાની કોશિશ કરીએ છીએ આની સાથે હું સારી રીતે બિહેવ કરું છું ને આની સાથે વાત કરું છું ને એ કેમ આમ બોલે છે એ કેમ બોલે છે નો સર એના આ તો ઇફેક્ટ છે જેના કોઝીસ બહુ પેલા આ તો બસ થોડ કહું છું કોશિશ આટલા પાછલા ઉતારના હોય પણ દિસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી હું જો એમ પકડું મને કોઈ હેરાન કરે એટલે મારી ભૂલ તો આપણને એ આપણી ભૂલ શોધવાની તક મળે છે આપણે પાછળ જઈએ છીએ શું આપણે આવું કંઈક કોઈને દુઃખ આપવું છે ઇન્વેસ્ટિગેટ કરવા અને મળશે અને એ મળશે તો બહુ મજા આવશે હો મારી ભૂલ મળી ચલો ત્યાં આપણે સીલ કરીને ઓટોમેટિક આ દા રિએક્શન અને પોતાની ભૂલ શોધવા બેસે ને એને પછી બીજાની ભૂલ જોવાનો ટાઈમ જ ના હોય પણ પ્રતિક્રમણ કરશો ક્યારે અતિક્રમણ દેખાશે ત્યારે અતિક્રમણ તો હંમેશા વખત આયા જ કરે છે એવું છે ને આ ચા પીતા પીતા ચાઢોળાઈ ગયું તો કેટલી વાર છે જવાબ શું છે ડાઘ દેખાય નહીં ત્યાં સુધી એવી જ રીતે પ્રતિકમણ ત્યાં સુધી કરવાના છે કે આપણી અંદર જે ભાર છે એ ભાર હળવો ના થાય ત્યાં સુધી થર્મોમીટર આપણી અંદર જ છે કોઈ ક્લેશ થઈ ગયો અથડામણ એટલે આપણને અનઇઝીનેસ તો લાગે ને હવે એ પ્રતિકમણ કરે એટલે આપણી અનઇઝીનેસ ઓછી થવા માંડે અને આપણે અંદરથી રિલેક્સ થઈ એટલે સમજવાનું કે સામેના મનમાંથી એ ડાઘ ધોવાઈ ગયો છે એનું થર્મોમીટર આ ફસ્ટ ઓર્ડર પુરુષાર્થ છે પ્રાથમિક પછી એથી આગળ વધવાનું છે કે આ જે ભૂલ થાય છે એ શું થાય છે વાય એની પાછળ કંઈક સમજ કામ કરતી હોય ને મારી વાણીથી કોઈને દુઃખ થયું વર્તનથી થયું કે વિચારે કરીને થાય છે કે જે બી અતિક્રમણનું છે થાય છે હું એક્સેસ ખાઈ નાખું છું મારી દ્રષ્ટિ ક્યાંય બગડે છે હું બહુ ટીવી જોયા કરું છું એક્સેસ પાંચ જાતની ભૂલો છે ખાલી વાણી વ્યવહાર હજાર જાતની ભૂલો છે મારી કઈ સમજણ પ્રવર્તે છે કે જેને લીધે મને આકડામણ ઉભી થાય છે એ કારણ શોધશું અને ત્યાં આપણે સમજ ફેરવું તો થશે એટલે એનાલિસિસ થયું અને એનાલિસિસ પર જ આપણે પછી પુરુષાર્થ થશે અને એ પુરુષાર્થ થશે એટલે એ કાયમનો એ ભાગ ગયો કાયમનો ભાગ ગયો એટલે મેં ના કીધું કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણે આપણા પ્રકૃતિને જોવાની છે સમજવાની છે વાંચવાની છે અને એમાં થતા કચાશો ઓળખાય તો એના અનુરૂપ પુરુષાર્થ બી થશે મેં એકવાર વાત કરી આઈ ડોંટ અહીંયા વાત કરી ખબર નહીં હું કામ કરતો હોઉં કાંઈ બી લખવાનું હોય વાંચવાનું હોય કે કદાચ કોમ્પ્યુટર પર કરતો હોઉં અને એકદમ ઇન્ટેન્સ હો પછી મને કોઈ વચ્ચેથી પૂછે ને તો મને ના ગમે ઘરમાં હતા ત્યારે પેરેન્ટ્સ હતા ત્યારે આ શું કરવાનું પછી હું જવાબ આવી દઉં ફટફટફટ કારણ કે મારે કોન્સર્ન એટલે જવાબ આપી દો તો એ પાછું બીજું સવાલ આવે પાછો જવાબ આપી દો પાછો ત્રીજો સવાલ આવે એટલે ચકડા મન થાય કાં તો હું રિયલી ઇન્ટેન્સ વર્કમાં હોઉં અને ડોરબેલ વાગે અથવા હજી ડોર એકદમ કામ કરતો હોય કોઈકનો ફોન આવે એટલે ફોન લો ફોન લોનાલાઇઝ પ્રકૃતિ મેં જોયું કે આ સંજોગોમાં આકળામણ થઈ જાય છે મને વિચ ઇઝ નોટ રાઈટ પછી ઉપાય કરવો પડે એટલે પછી તરત ચોલી ચોથી યાજ્ઞા યાદ આવી ગઈ કોઈ વચ્ચેથી બોલે બેલ આવી ડોર બેલ આવી ટેલિફોન વિંગે ફાઇલ ઊભી થઈશ એવું અંદર બોલી દેવાનું અને સંભવિત નિકાલ કરો આ બોલતાની સાથે જ એ જે ઇરિટેન્ટનો સોર્સ હતો એને બદલે વિતરક થઈ જાય આપણે ચલાવાનો નિકાલ કરો આ તો મેં એક ડિસ્ટર્બિંગ ફેક્ટર ઓબ્ઝર્વ કર્યું અને એનું પછી જ્ઞાને કરીને સોલ્યુશન કર્યું એટલે મને હવે રિલેક્સ થઈ ગયું હવે હું બપોરે આરામ ભી કરતો અચાનક બે વાગે બરાબર ડોલો હવે અમારો પોસ્ટમેન એવો છે આરામ કરતો હતો મને એક ઇરિટેટીંગ માણસ આવ્યો હતો અને આઈ રિયલી ફેલ વેરીબ એને બોલ્યો નતો પણ અંદરથી અકળામણ થઈ હતી આ ક્યાં પછી ખબર પડી કે કોણ આવ્યો ને આ કેમ એ બધું ઊભું થયું એટલે આનું સોલ્યુશન શું છે તો હું પરફારી પર આરામ કરતો હતો અને ડોરવેલ વાગી અને આ કોણ આવ્યું ત્યારે મને આ ફાઇલ આવી એ વસ્તુ યાદ ના આવી રોનથી મોટ મને યાદ ફાઇલ આવી તો નો નો પ્રોબ્લેમ પછી એક્સ ઊભો હોય કે બાર ઊભો હોય વાય ઊભો હોય દરવાજો ખોલું ત્યારે રૂટ કોઝ વોઝ ધ્યાટ્યું છે પછી મને પકડાઈ ગયું હવે એ પકડાઈ ગયું એટલે મને કાયમ માટે આ વસ્તુ ફિટ થઈ ગઈ હવે જયારે બધી જગ્યા આપણે વિતરાક થઈ જાય ના બોલું જ્ઞાન હાજર કરવાનું છે ને એના શુદ્ધાત્મા જોયા ફાઇલ છે સંભાવી નિકાલ કરવો છે જે તે રસ્તે નિકાલ કરવો છે એ સંયમ છે અને સંયમ રાખશો જ્ઞાને કરીને ત્યાં તપે આવે ના બોલીએ તો મૂર્ખામાં થપીએ ના ના ના એટલે કહું છું એટલે જો એવું સિચ્યુએશન હોય તો એનોય ઉપાય છે તો કે દાદા આનો નિકાલ કરવાની શક્તિ આપો આની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો એ તમે એટ ધટ પોઈન્ટ મૂકો તો એની તમે એની સાથે બોલવાનું જે છે બોલી બી શકશો અને જે બોલશો એ સાદવાદ બોલશો એટલે કે એના અમને ઠેસ ના પહોંચે એવી રીતે તમારી વાણી નીકળશો આ હેડ અ પ્રોબ્લેમ મારા ઘરમાં કામવાળા છે હવે એ છે ને એ કામ બરાબર કરે ના કરે ને એવું લગર વગર કરે છે અરે હવે શું કરવાનું ના બોલે તો એને જ ચાલુ રાખશે અને કહે તો અકળામણ ઊભી થાય ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટૉક પીસફુલી વિથ ધેમ કારણ કે આ તો દસમી વાર થયું છે કે પહેલી વાર નથી થયું હવે શું કરવાનું એટલે આ જ દાદાને પ્રાર્થના કરીને બોલવાનું કે દાદા યથાચવાર શક્તિ આપજો એના અમને ઠેસ ના પહોંચાય એવી ડ્રામેટિક કડકાઈ કરવાની શક્તિ આપ નાટકીય કડકાયું કડકાય પણ નાટકીય સાદવાર અને પછી બોલવાનું પછી મેં એને કહી દીધું મસ્ત પાણી નીકળે પછી એને ટકોરે થાય કડકે બોલાય અને એના અમને ઠેસે ના પહોંચે એટલે વ્યવહાર વ્યવહારની જગ્યા બેલેન્સ રહી ગયો અને આપણે દોષમાં આવ્યા બીને મને દુઃખ નથી થયું એને દુઃખ નથી વ્યવહાર નીકળી ગયો એટલે તમે જે કહો છે ને હું બોલું તો પ્રોબ્લેમ છે ના બોલું તો વધારે પ્રોબ્લેમ છે અંદર આખો દિવસ જાય છે તો એનો રસ્તો આ છે આપણને બધાને આ વસ્તુ છે બહુ કોમન વસ્તુ છે એવરીબોડી એટલે તો નવ કલમ બોલાવીએ છીએ દાદા કેટલું બોલે શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો પણ એ બોલ્યા એવું જ અક્ષરે સવારે વાંચી જશે પછી દિવસ દરમિયાન ત્યાં કેટલું યાદ આવે છે એ તો ઘૂંટવું પડે આ જે હાયર ઓર્ડર પુરુષાર્થ કહું છું તે આ બધા છે જ્યારે નવરાવ પડાવ ફ્રી થયો દાદા શ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન શ્યાદવાદ મનન કરવાની શક્તિ આપે એ અંદર આપણું ચાલ્યા કરતું હોય ને અને પછી કોઈ વ્યવહાર બને તો એ જ આવશે જ ઓહો સાદવાદ કરવાનો છે અને ઓટોમેટિકલી એ વ્યવહાર સાધવાદ થઈ જ જશે સાધવાદ થઈ જશે થઈ જ છૂટકો પણ એ પોતાનું ડિસિશન આવવું જોઈએ ને મારે સાદવાદ દઉં છે અત્યારે તું સીધા કરી નાખવા છે ને સમજાવી દેવું છું ને સમજો છું મનમાં હવે એ ડિસ્ચાર્જ ભાગ ચાલતો હોય તો પુરુષાર ક્યાંથી થવાના છે ના તમને પૂછું છું જો મોક્ષે જવું એટલે આપણે સંસારમાં રહેવું કે સંસારથી છૂટવું બરાબર ને હવે તમે અહીંયા રહો છો અને તમને કીધું હોય કે ભાઈ હવે તમારે ઓસ્ટ્રેલિયા જવાનું છે આ મકાન છોડીને ત્યાં તમારું બધું છે બંગલો ને ગાડીને ઓફ ઇન્કમ ને બધું છે ત્યાં પછી તમારું જે થોડુંક બધું રિપેરિંગ કરવાનું હતું બારી બરાબર ચાલતી નહોતી હિંચ નહોતું નળમજરા લીકેજ હતું પંખો છે નહોતો ચાલતો પછી એને તમે કેટલું રિપેર કરશો બે મહિનામાં જવાનું છે પછી તમારે ફર્નિચર બધું ડિસ્પોઝ કરવું પડે મકાન ખાલી કરવાનું એટલે પંદર હજાર નો ગયા વર્ષે સોફો લીધો હતો પછી એનો કાઢવાનો હોય શું કરશો કેટલી વાર પકડી રાખો કે ના પકડી રાખાય નીકળી જવું હોય તો છોડી દેવાનું નીકળી જવું છોડી દેવાનું જીવનમાં છે હા હું એ મોક્ષે જવું હોય એટલે મહાવીધ ક્ષેત્રે જવાનું છે આવતો આવ આવતો બોવ મહાવી ક્ષેત્રે હું તો અનેક વાર સત્સંગમાં પૂછું છું અંદર પોતાની અંદર પોતાની જાતને પૂછીને તપાસ કરો શું ખરેખર મારે મોક્ષે જવું છે જોઈ ને મોક્ષે જવું આ સંસાર છોડવાનો સંસાર છોડ સંસાર ની પકડતો છોડે આમ થવું જ જોઈએ એ જ પકડો આપણને નડે છે ને આ રાઈટ અને આ રોંગ એ પકડે જ આપણને નડે બીજું કોઈ નથી ઓલ વાંદરો દાખલો છે ને વાંદરો ઝાડ ઉપર હતો એને જોયું કે ઓલો મદારી છે એને એક માટલું દમીનમાં ડાટી દીધું એની અંદર મગફળી નાખી દીધી છે એ મદારી જાય એટલી વાર મદારી આગો જાય છે એટલે ઓલો ફટ કરીને ભૂસકો મારીને આવે છે અંદર હાથ નાખવાની કોશિશ કરે પણ હાથ જતો નથી એનો કારણ કે મૂળું સાંકડું હતું હું સાંકડું તો પણ આમ તેમ કરીને જોર ફોર કરીને અંદર નાખી તો દે છે હાથે નાખી દે છે મગફળી પકડે છે મુઠ્ઠીથી પછી હાથ કાઢવા જાય તો હાથ નીકળે હાથ નીકળતો નથી પકડો મને કોઈ પગડો હાથ નીકળતો નથી કોને પગડો એની પકડે એને પગડો હવે છૂટવું હોય તો એને શું કરવું પડે પકડ છોડી દેવી પડે સાચી એટલે જો આપણે ખરેખર વી હું ડિસાઇડ આપણે ખરેખર જો મોક્ષ જવું હોય તો સંસારની પકડ કેટલા આવશે ને કેટલી હોવી જોઈએ એટલે આ વ્યવ આ વસ્તુને વિવેકથી વાપરવાનું છે પછી જ્યાં આપણી વ્યવહાર છે ફરજ છે ઓબ્લિકેશન ત્યાં વ્યવહાર પછી તારે જે કરું એ કર મને કાંઈ વાંધો નથી એ રીતે છોડી નથી દેવાનું નોટ વન સાઈડેડ પણ ઘણી બધી જગ્યાએ આપણી જો આ પ્રકારની પકડો આપણી છૂટશે તો નિરાકૂળતા તો આવી જ જશે હાફ ધ પ્રોબ્લેમ્સ આર અવર ઓન ભાઈ બોલ દુઃખ કોણ આપે છે આપણી સમજ દુઃખ આપે છે એટલે દાદા ભગવાન એ જ કહેતા હતા કે મારી વાતને સમજ સમજ કરો જેટલી મારી વાત સમજાશે એ મેં પરિવર્તન આવ્યા કરાખલો સમજાઈ ગયો આપણે એક પુરુષાર્થ કરીએ પ્રકૃતિનું કીધું ને કે આ ફાઇલ આવી એમ બોલો એટલે એટલી અકડામણ દૂર થઈ ગઈ એવી રીતના આપણે જ્યાં જ્યાં આપણે બ્લોક થયા છે એ પકડી લેવાનું અને ત્યાં ત્યાં જ્ઞાનનું આપણે અંદરથી પ્રજ્ઞાત ચેતવું એવું છે એ પુરુષાર્થ કરશું તો બધા આપડે પકડો છૂટી જાય એવી છે અને નિરાકુરતા એમને આવે એવી છે આટલું સિમ્પલ કોઈ કાળે નથી પણ મુશ્કેલી ક્યાં આવે છે મારે આ પુરુષાર્થ કરવો છે એ ડિસિશન આવવું બઉ મુશ્કેલ છે પોતાને થવું જોઈએ તમે કીધું ને આ પચીસ વર્ષ થયા ત્રીસ વર્ષ થયા એક જણ ને દાદા ભગવાન પૂછ્યું પ્રકૃતિ બદલાય જેની છે એ નક્કી કરે તો થાય પેલા તો એને લાગવી જોઈએ મારી પ્રકૃતિમાં પ્રોબ્લેમ છે આપણને નથી લાગતું એક જણ હોય વાતો કરવાની જરા ટેવ હોય અમુક લોકો ના હોય બહુ બોલ બોલ જોઈએ બહુ બોલ બોલ કરતો એ તો એને ખબર જ નથી પછી બહુ બોલ બોલ કરો થોડું ઓછું બોલો તો સારું નહીં જ્યાં જાઓ એ કે હું ક્યાં બોલ બોલ કરું છું હું તો ખાલી સાંભળું જ એ જ બોલ બોલ કરું હવે જયારે એને પોતાને જ ખબર નથી પડતી કે હા મારી આ બોલવાની ઓલી પ્રોબ્લેમ છે તો ક્યાંથી પુરસાદ કરવાના છે એટલે વ્યક્તિને પોતાને એમ થાય કે આ પ્રાકૃતિક કચાશ છે કચાશ પ્રાકૃતિક જ હોય છે અને એમાં સુધારાની જરૂર છે તો સુધરે પ્રકૃતિ બદલાય કે નહીં એનો જવાબ એ છે કે એ વ્યક્તિને પોતાને એમ થાય કે મારે આ પ્રાકૃતિક કચાશ છે દર્વ છે અને એના પર પૂરતા કરે તો થાય ડિસ્ચાર્જ તો બધું જ છે ને એક્સેલરેટેડ ડિસ્ચાર્જ પોતાનું કરી શકે છે ને જેમ તમે ના કીધું ક્રોધ મને બહુ આવી જાય છે સરસ એક વાંચ્યું હતું એક જગ્યા પર કે ફોરેનમાં આઈ થિંક યુકેમાં છે ને મેટ્રોમાં એક એક સ્ટેશન ઉપર એક લેડી ચડે છે નાનો છોકરાને લઈને આટલો નાનો હવે એ છોકરો છે ને બહુ ખટરપટર કરતો હતો કોરિડોરમાં બધા પેસેન્જર્સને હેરાન કરે હાથ લગાડે આ કરે તે કરે ઇન્ડિયામાં તો આપણને બહુ ખ્યાલ ના આવે આપણે તો યુસ્ટુ છે પણ ફોરેનમાં બધા બહુ એટિકેટ ને ડિસિપ્લિનમાં હોય કોઈ એકબીજા સાથે બોલે નહીં ચાલે નહીં એ પોતપોતાના કામમાં જ હોય કોઈને કોણી જરાક બી ના વાગે વેરી ડિસિપ્લિન છે એમાં કોઈ ખટપટ કરે એટલે ઇટ ઇઝ વેરી ઇરિટેટિંગ એ લોકોને બહુ અકળાવણ થાય રાઇટ ઇન્ડિયામાં તો ઠીક છે આપણે તો ભિકારી આવતા હોય એને દાળ ચણાને આવતો હોય ને ભેલપુરીઓ આવતો એટલે આપણે તો યુસ્ટુ છે ગોદાને ગાથી પણ આ તો ત્યાંની એક વાત કરું છું એ પંદર વીસ મિનિટ થઈ ગયું ઓલો છોકરો ખટર પટર ખટર પડર કર્યા કરે અને બધા પેસેન્જર અકડાતા હતા એને વેરી ડિસ્ટર્બિંગ પછી એક બેનથી રહેવાયું નહીં એને જેને ઓલા લેડીને કીધું કે ભાઈ આ તમારા છોકરાને સંભાળો ને યાર એટલા બધા લોકોને ડિસ્ટર્બ કરે છે હેરાન કરે છે તો લેડીએ શું કીધું કે આ છોકરાની મા બે કલાક પહેલાં મરી ગઈ છે અને એનું ધ્યાન રાખનાર કોઈ છે નહીં એનું બીજું કોઈ હતું નહીં એટલે હું એને મારા ઘરે હવે લઈ જઈ રહ્યું છું બોલો બધા જે છોકરો ઇરિટેટીંગ લાગતો હતો એના માટે શું થાય સહાનુભૂતિ પછી ઓકે ઓકે મારા જેવું કઈ કામ હોય તો હું આઈ વિલ હેલ્પ ઓકે બેટા બધાના વ્યુ પોઈન્ટ વર્તન વ્યવહાર ચેન્જ થઈ ગયો શું કામ તો કે એ લોકોને કઈ જાણવા મળ્યું એ લોકોની સમજણ બદલાય સમજણ બદલાય ને એમ બધું બદલાયું છે એક જણ કે મારા મમ્મી ચાર આગામાં ઉઠે ટોયલેટ જાય ફ્લશ કરશે ફ્લશ ના હોય તો પાણી નાખશે એટલો અવાજ કરે ને ચાર આગામાં હું બગાડ નાખે છે બને કે ના બને એની માં ગમે આમ ગમે પણ આવું વ્યવહાર કરે બઉ ચીડ ચાર વાગામાં કઈ સમજવું તો આટલો અવાજ કઈ હશે બીજું કઈ થાય ત્રીજું કઈ થાય હવે એ સોર્સ ઓફ અથડામણ થાય મમ્મી આવી છે સમજવાનું સમજવાનું તો બે હોય પણ અત્યારે જે અથડાય છે યંગ સમજવાનું હોય વધારે તો હવે એ સમજણ બદલી નાખે કે ભાઈ એમની ઉમર થઈ એ તો થાય હવે મારી ઉંમર થશે તો મારે એવું થશે લેટ ગો ખરો તો પછી ઇરિટેટ ના થાય કે નહીં શું બદલ્યું ખાલી સમજણ બદલી એટલે દરેક વસ્તુમાં આપણે રાઈટ પર્સ્પેક્ટિવથી જોવાનું છે આ દુનિયામાં જે સંજોગો બને છે એ આપણે આપણા વ્યૂ પોઈન્ટથી જોઈએ છે પણ વિતરાગોના વ્યૂ પોઈન્ટથી કે જ્ઞાનીઓના વ્યૂ પોઈન્ટથી જોશું તો પ્રોબ્લેમ બધા સોલ્વ થાય એ જ્ઞાનીઓના ચાર વ્યૂ પોઈન્ટ ચાર પાંચ આજ્ઞામાં આવી ગયો Dada Bhagawan Na, Asim Jai Jai Kaur Ho, Dada Bhagawan Na, Asim Jai Jai Kaur Ho, Dada Bhagawan Na. મારા સંતપતિ સાહેબની ઈચ્છા કે આપતા પુત્રનો સત્સંગ સોમવારનો બરોબર આખો છે પણ બધાને ભાવ થાય પાંચેક મિનિટે આવી જાઓ બસ બીજું કશું જ નહીં બહુ થઈ ગઈ પાંચ મિનિટની સેકન્ડો બહુ થાય ને કેટલી જ હા દાદા ત્રણસો સેકન્ડ કહેવાય દાદાએ કહ્યું છે આપણે તો લાભ લેવાનો બધો હમ સેકન્ડની કિંમત તો ના હોય જો કે આપણે બહુ વધારે પડતી કોને હોય સેકન્ડની કિંમત કોને હોય વધારે બસ આપણે સમજણ ફરીએ તો આપડો વ્યવહાર એની વચ્ચે વિતરાગોની સમજણ આપણે સમજણ બદલવાની છે સમજણ બદલવાની છે આપડી સમજણ ઊંધી છે એમ કોવું કહ્યું એમને ઊંધી છે નહી થોડી સાથે તમે બ્રહ્મચાર્યો એક જ નામ હોય બધા માયર ભગવાન બેઠા તાજ ને હમ નદી પાર કરતા જુઓ ને પણ કેવા એ હતા એકલા સિંગલ આવું છે મહાત્માઓનું આ પદ છે મહાત્માઓ દશા છે મહાત્મા તો દશા છે એ બહુ ખાસ ધ્યાન આપવાની જરૂર છે દરેકે મહાત્મા માત્ર અને શરીર છે એટલે આ કરિયુગનું શરીર છે કરયુગનો વ્યવહાર છે એટલે કરિયુગના વ્યવહારથી પ્રકૃતિઓ પ્રકૃતિઓના ભેદોથી રહેવાની જ અને ભેદોને કારણે બધાને પોતાની વ્યવહાર દ્રષ્ટિમાં કંઈક ઘણું બધું બની શકે છે પાર વગરનું એ પોતે પોતાનું હંભાળવું જોઈશે પણ આપણે બહારનું બીજે જોવાની બહુ ટેવું પડી ગયેલી ને એટલે એ ના જાય કોઈને એટલે બહેનોને ભાઈઓને બધાને વધારે હોય તો આમાં શું કામ કરો છો તો પછી અમારે સાહેબને ખોટું લાગશે આમાં કર્યા આ વાત સાચી છે બધા લઈને આવ્યા છે એટલે પછી ગૂછપૂછ ને આ તે આ તું થોડું રહ્યા કરે તો પણ એમાં આપણે આપણી સાચવણી રાખી શકીએ બહુ જરૂરનું છે એટલે એમને વાત કરી સમજણ સમજણ ક્યારે ફરે કે આપણી વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર દ્રષ્ટિમાં નિર્માણતા આવે ત્યારે શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિમાં નિર્મણતા આવે ત્યારે સાથે કે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત છે એટલા માટે અને જેને શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત નથી એના માટે પણ આ દાદાની નવ કલમો એક જીવનના જીવવાના ધોરણ સ્વરૂપે જો કેન્દ્રમાં રાખશે તો એ પણ એટલું જ જ્ઞાન જેટલું જ કામ કરશે અને એમાં પહેલાં પહેલી કલમ છે હે દાદા ભગવાન બોલો भगवान मैं कोई देहधारी जीवात मन दे न दुभा दुभववा प्रत्ये न के दुभव प्रत्ये न अः परम शक्ति आप शक्ति आपो माने कोई बोलो मैं कोई देहधारी जीवात मन दे मनन करने परम शक्ति आप मनन करवा त्मा दृष्टि पुष्टि पमती जती दृष्टि तो मिली है अपने कही मैंने रहे बनता सुधी ओ मैंने तो आजा શરીરે મને એ શીખવાડ્યું છે બાર દેખાવું જોઈએ દેખાય આ વાત છે એટલે બાદમાં ખીલવી જ જોઈએ હા અધ્વની સાહેબ આપણે દાહ બહારથી નથી રહેવું આપણે સમજણથી રહેવું છે હું કહ્યું તે બધા ફેલાવાના તારા વાત હા આ નહીં ફેલાવા કોણ ફેલાવશે મહેતા સાહેબ તમારી બહુ ભાવના ખરું કે નહીં વ્યવહારમાં કેટલું બધું દાદાનું વિજ્ઞાન પ્રસર અને બધાને વિકાસ થાય કે સમજણમાં ફેરફાર આવવા લાગે આ સત્સંગનું મહાત્મા એ છે આપતો પુત્રો એ બહુ સુંદર કરી રહ્યા છે અને આમાં આ કલમ અને છઠ્ઠી આ બે બહુ પ્રમુખ કલમો છે છઠ્ઠી બ્રહ્મચર્ય વિશેની છે ખાસ તો એકચુઅલી બ્રહ્મચર્ય એવું વ્રત સ્વરૂપે દાદાએ નથી મૂકી કલમ સ્વરૂપે મૂકી એટલે કળિયુગમાં જીવવા માટે શું કહ્યું કળિયુગમાં જીવવા માટે જીવવું એટલે સ્વાસ્થ્ય જીવીએ છીએ એવી રીતે કલમથી જીવે તો કામ થઈ જાય શું કહ્યું સ્વાસ્થ્ય જીવીએ કોઈને ખબર ના પડે નઈ હું સ્વાસ્થ્ય જીવું જ ખબર છે કોઈને પતિ જ ખબર છે કૃપા થી સમજ પડે છે બોલીએ ખરા પણ કૃપા સમજવી એટલી સહેલી નથી એટલે આજે હું તમને પૂછવાનો હતો કે કૃપા પર કંઈ બોલો પણ તમે આવ્યા ચાર મિનિટમાં ગુરુવાર માટે રાખો જાઓ ગુરુવાર માટે રાખો જરૂર રાખો આપણે વાતો કરીશું ઘણી વાતો કરીશું એના માટે કૃપા માટે સત્સંગ રાખશું આપણે તો આજે તો પાંચ મિનિટ તો લીધી છ મિનિટ તો થઈ ગઈ એટલે હવે આપણે નંદજીએ સમજ સમજ સમજ માટે કહ્યું એટલે કે સમજણ પડ્યા વગર સમજ ખીલે નહીં શું કહ્યું બોલો સમજણ પડ્યા વગર સમજ ખીલે નહીં એટલે પોતાને અંદરથી સમજણ પડતી જતી જાય अंदर समझ पड़ती थी जाए ख्याल जवाबदारी करताबदारी कर मरजीपी कारण के कारण के સબ અલગ હે ફિર ભી અમે માલક એક હે અમે અંદર બહાર નહિ હૈ ચાલો જય સચિદાન જય સચીદાન નમો અરિહંતાણ નમો અરહન્તાણ સિદ્ધાણ નમો સિદ્ધાણ વાય રિયણ નમો વાય રિયણ વજ નમો વજ્રયાણ મો લોકારો પંચ નમુકારો ચૌે મંગલાણ સૌેમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય નમ શિવાય જય સચિદાન જય સચિદાન જય સચિદાન મહાત્મા સોમવારે આપતા પુત્રો ખાતે જ અહીંયા રાખ્યો છે અને ગુરુવારે પણ આમ જ હશે પરંતુ બધાનો ભાવ છે બહારથી થોડી વાતો આવી કે આપ રાખો તો સારું એક વખતે સવારે ઘરને આગળ તો ગુરુવારે રખાયું એ પ્રમાણે તો સોમવારનો આખો દસ વાગ્યાનો સમય તો આપતો માટે જ રહેશે અને તારે શું ધંધો છે બાકી રોજ કહેવાય જેમને ધંધો બાકી ન જરા વહેલા આવી જજો તમે સાહેબ પંદર મિનિટ વહેલા આવજો ત્યાંથી પદો ચાલુ કરાવો પદો ચલાવો અને બે રાગો થવા દો એ લોકો જે ગાઈ શકતા તૈયાર થવા માં બરોબર છે બે ત્રણ મિનિટ વહેલીસ જય સચિ જય સચિદા હવે પછી દાદાજી એ જણાવ્યું ગુરુવાર નો સત્સંગ દાદાજી નો સવારના નવથી દસ આ જ જગ્યાએ રહેશે ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ પોણા આઠ પોણા છથી પોણા બાબુકાકાના હોલમાં બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ એ પણ બાબુકાકાના હોલમાં રહેશે ત્રણથી પાંચ અને શનિવારની પ્રાતવિધિ સાડા છ વાગે મહાત્મા ઉમેશભાઈ અધ્વર્યુના નિવાસસ્થાને થ્રી એ વલ્લભ સ્ટ્રીટ સરદારનગર સોસાયટી એકસો પાસે નિઝામપુરા આજના દિવસના પ્રસાદીના ના નિમંત્રકો છે રેખાબેન મહેન્દ્રભાઈ પટેલ મહેન્દ્ર પછી આપણે રુશાંત પંકજભાઈ શાહ ઋશાંત પંકજભાઈ શાહ રંજન બેન મહેન્દ્રભાઈ પટેલ અને હસમુખ મણીલાલ સાદીવાડા આ ચાર ફેમિલી તરફથી આજની પ્રસાદીન વ્યવસ્થા છે જય સચિદાનંદા ભગવાન ના અસીમ જય જય હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર